માથીની લખેલી સુવાર્તા એનો તેરમો અધ્યાય માથી ની લખેલી સુવાર્તા એનો તેરમો અધ્યાય તે દિવસે ઈસુ ઘરમાંથી નીકળીને સમુદ્રને કિનારે બેઠો અને અતિ ઘણા લોકો તેની પાસે એકઠા થયા ત્યારે હોળી પર તે ચડી બેઠો અને સર્વ લોકો કિનારે ઉભા રહ્યા અને દ્રષ્ટાંતોમાં તેણે તેઓને ઘણી વાતો કહી કે જુઓ વાવનાર વાવવાને બહાર ગયો અને તે વાવતો હતો ત્યારે કેટલાક બી રસ્તાને કિનારીએ પડ્યા એટલે પક્ષીઓ આવીને તે ખાઈ ગયા અને કેટલાય પથ્થરવાળી જમીન પર પડ્યા જ્યાં ઘણી માટી ન હતી અને તેને માટીનું ઊંડાણ ન હતું માટે તે વહેલા ઉગી નીકળ્યા પણ જ્યારે સુરજ ઉગ્યો ત્યારે તે ચીમડાઈ ગયા અને જળ નહીં હોવાથી તે સુકાઈ ગયા અને કેટલાયક કાંટાના જાડામાં પડ્યા ને કાંટાના જાડાએ વધીને તેને ડાબી નાખ્યા અને બીજા સારી જમીન પર પડ્યા ને તેઓએ ફળ આપ્યા કેટલાકે સો ગણા ને કેટલાકે સાઠ ગણા ને કેટલાકે ત્રીસ ગણા જેને સાંભળવાને કાન છે તે સાંભળે પછી શિષ્યએ પાસે આવીને તેને કહ્યું કે તું તેઓની સાથે દ્રષ્ટાંતોમાં શા માટે બોલે છે ત્યારે તેણે તેઓને ઉત્તર દીધો કે આકાશના રાજ્યના મર્મો જાણવાનું તમને આપેલું છે પણ તેઓને નથી આપેલું કેમ કે જેની પાસે છે તેને અપાશે ને તેની પાસે પુષ્કળ થશે પણ જેની પાસે નથી તેની પાસે જે છે તે પણ તેની પાસેથી લઈ લેવાશે એ માટે હું તેઓની સાથે દ્રષ્ટાંતોમાં બોલુ છું કેમ કે જોતા તેઓ જોતા નથી ને સાંભળતા તેઓ સાંભળતા નથી ને સમજતા પણ નથી અને યશાયા પ્રબોધકની વાત તેઓના સંબંધમાં પૂરી થઈ છે જે કહે છે કે તમે સાંભળતા સાંભળશો પણ સમજશો નહીં ને જોતા જોશો પણ તમને સૂચશે નહીં કેમકે એ લોકોના મન જળ થઈ ગયા છે ને તેઓના કાન બેર મારી ગયા છે ને તેઓએ પોતાની આંખો નીચેલી છે રખે ને તેઓને આંખે સૂજે ને તેઓ કાને સાંભળે ને મનથી સમજે ને ફરે અને હું તેઓને સાજા કરું પણ તમારી આંખોને ધન્ય છે કેમ કે તેઓ જુએ છે અને તમારા કાનોને ધન્ય છે કેમ કે તેઓ સાંભળે છે કારણ કે હું તમને ખચિત કહું છું કે તમે જે જે જુઓ છો તે તે ઘણા પ્રબોધકોએ તથા ન્યાયીઓએ જોવા ચાહ્યા પણ જોયા નહીં અને તમે જે જે સાંભળો છો તે સાંભળવા તેઓએ ચાહ્યા પણ સાંભળ્યા નહીં હવે વાવનારનું દ્રષ્ટાંત સાંભળો જ્યારે રાજ્યનું વચન કોઈ સાંભળે છે ને નથી સમજતો ત્યારે શેતાને આવીને તેના મનમાં જે વાવેલું છે તે છિનવી લઈ જાય છે રસ્તાની કિનારીએ જે બીવ આવેલું છે તે એ છે અને પથ્થરવાળી જમીન પર જે બીવ આવેલું છે તે એ છે કે તે વચન સાંભળીને તરત હર્ષથી તેને માની લે છે તો પણ તેના પોતાનામાં જળ નહીં હોવાથી તે થોડી જ વાર ટકે છે અને જ્યારે વચનને લીધે વિપત્તિ અથવા સતાવણી આવે છે ત્યારે તે તરત ઠોકર ખાય છે અને કાંટાના જાળમાં જે બીવ આવેલું તે એ છે કે તે વચન સાંભળે છે પણ આ જગતની ચિંતા તથા દ્રવ્યની માયા વચનને દાબી નાખે છે ને તે નિષ્ફળ થઈ જાય છે અને સારી જમીન પર જે બી વાવેલું તે એ જ છે કે તે વચન સાંભળે છે ને સમજે છે ને તેને નિશ્ચય ફળ લાગે છે એટલે કોઈને સો ગણા તો કોઈને સાહીઠ ગણા ને કોઈને ત્રીસ ગણા લાગે છે તેણે તેઓની આગળ બીજું દ્રષ્ટાંત કહ્યું આકાશનું રાજ્ય પોતાના ખેતરમાં સારો બી વાવનાર માણસના જેવું છે પણ માણસો ઊંઘતા હતા તેવામાં તેનો વેરી આવીને ઘઉમાં કડવા દાણા વાવીને ચાલ્યો ગયો પણ જયારે છોડવા ઉગ્યા ને તેને ઊંબીઓ આવી ત્યારે કડવા દાણા પણ દેખાયા ત્યારે તે માલિકના ચાકરોએ પાસે આવીને તેને કહું કે સાહેબ તે શું તારા ખેતરમાં સારો બી વાવ્યું નહોતું તો તેમાં કડવા દાણા ક્યાંથી આવ્યા અને તેણે તેઓને કહું કે કોઈ વેરીએ કર્યું છે ત્યારે ચાકરોએ તેને કહ્યું કે તારી મરજી હોય તો અમે જઈએ ને તેને એકઠા કરીએ પણ તેણે કહ્યું કે ના રખે તમે કડવા દાણા એકઠા કરતા ઘઉંને પણ તેની સાથે ઉખેડો કાપણી સુધી બંનેને સાથે વધવા દો અને કાપણીની મોસમમાં હું કાપનારાઓને કહીશ કે તમે પહેલા કડવા દાણાને એકઠા કરો ને બાળવા માટે તેના ભારા બાંધો પણ ઘઉં મારી વખાણમાં ભરો તેણે તેઓની આગળ બીજું એક દ્રષ્ટાંત કહ્યું કે આકાશનું રાજ્ય રાયના બી જેવું છે જેને એક જણે લઈને પોતાના ખેતરમાં વાવ્યું સઘળા બી કરતા તે નાનું છે પણ વધ્યા છોડવા કરતાં તે મોટું થાય છે ને તે એવું જાળ પણ થાય છે કે આકાશનાર પક્ષીઓ આવીને તેની ડાળીઓ પર વાસો કરે છે તેણે તેઓને બીજું દ્રષ્ટાંત કહ્યું કે આકાશનું રાજ્ય ખમીર જેવું છે કે જેને એક સ્ત્રીએ લઈને ત્રણમાં લોટમાં મેળવી દીધું એટલે સુધી કે તે બધો ખમીરવાળો થઈ ગયો એ બધી વાતો ઈસુએ લોકોને દ્રષ્ટાંતમાં કહી અને દ્રષ્ટાંત વગર તેણે તેઓને કંઈ કહ્યું નહીં એ માટે કે પ્રબોધકે જે કહ્યું હતું તે પૂરું થાય કે હું મારું મોં ઉઘાડીને દ્રષ્ટાંતો કહીશ ને જગતનો પાર નાખ્યાના વખતથી જે છાના રખાયા છે તે હું પ્રગટ કરીશ ત્યાર પછી લોકોને મૂકીને તે ઘરમાં ગયો અને તેના શિષ્યોએ તેની પાસે આવીને કહ્યું કે ખેતરના કડવા દાણાના દ્રષ્ટાંતનો અર્થ અમને કહે ત્યારે તેણે તેઓને ઉત્તર આપ્યો કે સારું બી જે વાવે છે તે માણસનો દીકરો છે અને ખેતર જગત છે અને સારા બી રાજ્યના સંતાન છે પણ કડવા દાણા શેતાનના સંતાન છે અને જે વેરીએ તે વાવ્યા તે શેતાન છે અને કાપણી જગતનો અંત છે અને કાપનારા દૂતો છે એ માટે જેમ કડવા દાણા એકઠા કરાય છે અને અગ્નિમાં બાળી નંખાય છે તેમ આ જગતને અંતે પણ થશે માણસનો દીકરો પોતાના દૂતોને મોકલશે ને તેઓ ઠોકર ખવડાવનારી બધી વસ્તુઓને તથા ભૂંડું કરનારાઓને તેના રાજ્યમાંથી એકઠા કરશે અને તેઓને બળતી ભઠ્ઠીમાં નાખી દેશે ત્યાં રડવું અને દાંત પીસવું થશે ત્યારે નાઇઓ પોતાના પિતાના રાજ્યમાં સુરજની જેમ પ્રકાશ છે જેને સાંભળવાને કહાન છે તે સાંભળે વડી નું રાજ્ય ખેતરમાં સંતાડેલા દ્રવ્ય જેવું છે કે જે એક માણસને મળ્યું પછી તેને તે છાનું રાખ્યું ને તેના હર્ષ લીધે જઈને પોતાનું સર્વસ્વ વેચી નાખીને તેણે તે ખેતર વેચાતું લીધું વડીઆકાશ નું રાજ્ય સારા મોતી શોધનાર કોઈ એક વેપારી ના જેવું છે તેને એક અતિમૂલ્યવાન મોતીની શોધ લાગી ત્યારે પછી જઈને તેણે પોતાનું સર્વસ્વ વેચી નાખીને તે વેચાતું લીધું વડીઆકાશનું રાજ્ય જાળના જેવું છે कि जेने समुद्र में नाखी ने हरेक जात समेटा जय भरा गई तेरे ते किना खेची लिया ने बेसी ने जो सारूत वसणों में एक कर खराब फेकी दीधु एमज जगत ने अंत्य दूतो आ न्याय में भूंडाओं ने जुदा पड़ से बढ़ती भट्टी में फेंकी देवु ने दात पीसवें बधी बात समझा તેઓ તેને કહેશે છે કે હા ત્યારે તેણે તેઓને કહ્યું કે હરેક શાસ્ત્રી જે આકાશના રાજ્યનો શિષ્ય થયો છે તે એક માલિક કે જે પોતાના ભંડારમાંથી નવી તથા જૂની વસ્તુઓ કાઢે છે તેના જેવો છે અને એમ થયું કે ઈસુ એ દ્રષ્ટાંતો કહી રહ્યો ત્યારે તે ત્યાંથી ચાલ્યો ગયો અને પોતાના દેશમાં આવીને તેણે તેઓના સભાસ્થાનોમાં તેઓને એવો બોધ કર્યો કે તેઓ વચલત થઈને બોલ્યા કે આ માણસની પાસે આવું જ્ઞાન તથા આવા પરાક્રમી કામો ક્યાંથી શું એ સુતારનો દીકરો નથી એની માનું નામ મરિયમ નથી શું અને શું યાકુબ તથા યુસફ તથા સિમોહન તથા યહુદા તેના ભાઈઓ નથી અને શું એની સઘડી બહેનો આપણી પાસે નથી તો આ માણસની પાસે આ બધું ક્યાંથી અને તેઓએ તેના સંબંધી ઠોકર ખાધી પણ ઈશુએ તેઓને કહ્યું કે પ્રબોધક પોતાના દેશ તથા પોતાના ઘર સિવાય બીજે બધે ઠેકાણે માન વગરનું નથી અને તેઓના અવિશ્વાસને લીદે તેણે ત્યાં ઘણા પરાક્રમી કામો કર્યા નહીં